આ પરમાણુ થોડે બનાવેલું લાગતું છે કમાઈને કમાવાનું હતું કમાવું દુરુપયોગ ના કરવો પછી બેઠે મોરમાં બેઠો એક ખોવી જાય જાય આપડે છે ને ખોબી ના મિત્રોનો દરકે લોકો બ다가 દાદા કી કી કી દિલ્યા દાદાના કેત જ નહી આય દાદાને વળમાં કોઈ ચીજ આવી નથી કે દાદાને કેત કરે દાદા જગતમાં આકર્ષણ કરે યાર કે જ્યારે માન કે ઉભય માન કે ઉભય ના જે બહાર મનોહર હોય એ વાણી વર્ત મન નું હરણ કરે વિનય મન નું હરણ કરેલું વર્તન એ મન નું હરણ કરે તેના મન ને લોકો કેવી રીતે ખેંચી શકે તો રેગન આવે તો એ હનુમન નું હરણ થાય કોઈ દુઃખી ના હોય અને હિન્દુસ્તાન માં ભૂખ ની દુઃખ વાળા હોય તો એમને પણ જયારે રિયબ રાખો કે બે ત્રણ માણસ જે કોઈ આવ્યો હોય દુઃખી એને કહ્યું આટા જમાડી દેજો બાર કલાક સુધી આપણા જમાડવાથી બાર કલાક સુધી પછી બીજો કોઈ જમા બદલી હાલ એ તારે વારે નહીં કરાય તમારે એટલે એને શું કહ્યું ભગવાને કે આહાર દાન કહેવાય શું કહેવાય હા એને શક્તિ ભગવાન આવે ખુદ ખુદ આવે અને પછી આવે તાર બહુ ખુશ થઇ જાય પછી બે પાન ખુશ થાય પછી ચાલુ રાત્રે જશે નહી જાય કસ્ટ વાળો કંટાઈ જાય મારે કંટાઈ જાય આ લોકો નથી આવે એટલે એ આહાર દાન આપવું શું કર્યું પછી વધારે હોય આપણી પાસે દ્વારા ખાડામાં કોઈ મુસાતો હોય કે હિન્દુસ્તાન કોઈ મુસાતો હોય મારે દવા લાવવાના પૈસા નથી તો પૈસા રોકડા નહીં આપવા આપણે દવા લઈને આપી દે બસો સો રૂપિયા એનાથી ઊંચું આહાર દાન ઔષધ દાન ઔષધ દરે છ મહિના બાર મહિના જીઆ છે શું થાય ચેલો એક દાણા નું જવાબદારી હતી આ બાર મહિના જવાબદારી હવે ત્રીજું દાન કર્યું મહાદુખ પામતું એવું જ્ઞાન આપે એ જ્ઞાન નું દાન શું કેવાય બઉ સુ તમને લાગે છે કે દાદા ની તમે આજ્ઞા પાડે તો કાયમ ધ્યા થઈ ગયા લાગે છે એવું એવું લાગુ વિષય પોતે કોણ છે નક્કી લઈને વિષા કેમ ન કાઢે બોલ તાર નક્કી થઈ ગયું વિશા નીકળી ગયો જ્ઞાનદાન આ જ્ઞાનદારમાં શું કહેવાનું તમને જ્ઞાન તો હોય નહીં એટલે તમે બીજાને સમજણ પાડી શકો જેટલું હોય એટલું પાણી શકો પણ એ તો અમુક જ માણસો ને તમે બધું માણસો એટલે તમારે શું કરવું જોઈએ જ્ઞાની પુરુષની વાણી હોય તે છપાવી લેવડાવી જોઈએ તમારે શું કેવું આમની પણ કઈ કે અમને ચેપો આપી દો અમુક પુસ્તક છપાવી અને લોકોને વ્યાસવી જોઈએ તો હજારો માણસ નહીં જ્ઞાનને રહેશે બને કે ના બને પુસ્તક માટે પછી દુશ્મન આપણાથી ભય ના પામે આપડા તો બિલાડી એ ભય ના પામે ઉંદરે ભય ના પામે બીજું કશું ભય ના પામે કૂતરું ભય ના પામે એવું જીવંતી ગયું છે ઘરમાં તરફ સમજી જાય બધા ભડકે એવું પ્રેમમાં જીવન કેવું હોય એવું નથી લોકો છોકરા શું કે હવે તો છોકરાઓ મસ્કરી કરે છોકરાઓ મા બાપ ની મસ્કરી કરે હવે તો કેમ બીક ના લાગે બીક રહેશે આપણને આપડા બાપા ની બીક હતી હવે તો છોકરાઓ એમના બાપા બીક નથી રહી એમ કે છે નથી રેતી પણ શું કરશું હવે સમજણ પાડી પડે હા સમજ એવો છે મીઠ ના ખવાય અને અમારા પપ્પાજી પણ ખાય છે આ દેશ લેવા દો આ જેના મા બાપે શીખવાયા છે આહાર થી જે આવરણ થાય એ પણ આરપાર દેખાય એવું આવરણ હોય શું કયું અને આ માંસાહાર આવરણ તો તાબરણું તાબાનું શું કયું નથી કેતો પણ ક્યારે જેમાં આપણે દૂધી દૂધી છે કોબી છે એ બધું જાતે સમારીએ છીએ સમારી ખાઈએ તો આપણું હાથ નથી સહન જ ના થાય ના થવાય એ જો હાટ જ અત્યારે એસેપ્ટ નહી કરતું જે હાટ એને કાપતા જ એસેપ નહી કરતું એફેક્ટન કરી શકતું નથી ખાચો તો હાર્ટી વાત પછી આ બધા છોકરા બહુ જણ લો કેટલાક છોકરાઓ કે બાપા ખાતે છે છોકરાબલ સારું કંટ્રોલ રાખવાનું એટલું એ મંસાડો બાફા વગર નો ટુકડો આપડા પથારી પડ્યો હોય હું ના આવે ખરી એક મહારાજ જઈને હતા કાગડો ટુકડો લઈ જતો માવ પડ્યો અને મારા ગર ચિતરી ચિતરી ચડી તો મોસે આવી ચિતરી રેજ રાય મને ક્યા તમને ના કરે પથારી કઈ હાલ પથારી કહ્યું આ ચાદરે બધેલો રેખ ની ચાદરે શું કહ્યું હા એવું તમને ગોન નથી મને ભે વધુ ભલે કીધું આ ચાદર બધેલું નહિ એને દબાવી પોતલામને તો એવું પણ મારા બઉ જગરી વાત ચાલુ તીખો ભાઈ ના છોકરા થોડી તમને આટલે તારે કપાતું હોય તારે જોઈ શકાતું હોય તું ઘર ને જોઈ શકતો હોય તો આજે તારું હાથ એક્સેપ્ટ કરતું હોય હાથ ડરતું ના હોય આમ હાથી જો તરે છે ના એ ના ખાય પણ એ કોક ને સમજ નથી મારા દાદા આવું ક્યાં છે ના કેવાયું તારું હા ભાઈ નઈ પણ અમારા દાદા આવું ક્યાં છે કે પછી ધણી એક દાદા થોડું નથી ધણી ખાય છે ના હતો ભાઈ આપણને કોણ આપડી જાત કોણ અને આમાં શું તમને ફાયદો શ્રાદ્ધ બધી બઉ ચીધો આપડી નથી સાત તમને કેમ લાગે પણ આ હાથ ને અસર એમ જાય લક્ષણ જાય ને કે નહી પાડું હોય છે અને અનબ્રેકેબલ આત્મા તો આટલું કરજે મન સારું રહેશે રોજ નું કરવાનું થાય પાંચ વખત દાદા ભાઈ કાર છે એમનું માનું છું તે મારું ના માને હું એમનું માનું છું એ મને કે છે કેમ બોલતા દેખાડે તો મહેન્દ્રભાઈ અમીર મારું ગયો મહેશભાઈ અમીર શું કે છે જી કે છે માજી પૂછે છે કે આ ધર્મો માં બધા ભેદભાવ છે ને જય વૈષ્ણવ આ બધા ભેદભાવ એમાં બધા અટાઈ જાય છે કેટલા દીકરા છે માજી દીકરીઓ પાસે હરકા છે કેમ ભેદભાવ ના તમે એક ના એક તમારે શું ભેદભાવ બધા લોકો મને પૂછે છે ધર્મ સાચો કે છે સાચા માં સાચો છે જે મોટો દાવો મળે તેમ ક્રિશ્ચિયન બધા દાવા મળે કે અમારો ધર્મ સૌથી શ્રેષ્ઠ છે તમારો સાચો બીજા નંબર મુસ્લિમો કે છે અમારો પણ પૂરો દાવો છે તમારે માનવું કે આપણો ધર્મ આપણાથી બધા ઊંચા છે એવું માનવું તમારે શું માનવું છે વેદાંત એવું માનવું છે કે જૈનો એકલા બાકી બીજા બધા નાનું રક્ષણ કરવું જોઈએ એટલે એ ભલે બોલે પણ આપડા લોકો તેવો ન્યાય શું કર્યા છે બધા ધર્મો સરકારથી કે છે આવું ના બોલીશ ના બોલી હમ તો બોલ બોલ છોકરા બધા ધર્મ હરખાત છે ના બોલીશ કે તમને લાગે છે તમારે કે શું બોલવાનું બધા ધર્મ સાચા છે એવું બોલવાનું શું પણ સરખા નથી એક ડિગ્રી થી મારીને ત્યાં સાત ડિગ્રીમાં બધા સરખી છે ડિગ્રીઓ ડિગ્રી બધી સાચી છે પણ ડિગ્રી બધે વધતા ઓછા છે ને હવે નાના મોટી નથી માનુષિંગ ક્યાં આગળ તમને દેખાય છે માણસ ની બિગિનિંગ કે ડેવલપમેન્ટ નો ભૌતિક ડેવલપમેન્ટમાં તો આપડા કરતા અમેરિકન બઉ ઊંચા અંગ્રેજો ઊંચા જર્મનો ઊંચા ઇટાલિય નો આફ્રિકન તમને લાગે કે પેલા જમાના છે એવું સમજાય ખરું બુદ્ધિ થી માપવા જાવ તો ખેડું ખરું જાનવર જેવું ફરવે ખરું હા માટે આ બધું ડેવલપમેન્ટ છે શું છે આપડે લાસ્ટ આપણે હવે મોટો માણસ હોય ત્યારે બીજા નાના ને એમ કેવું તમારા તમે શા હતા આપણને ખોટો જ કેવાનો શું કેવાનું એ ખોટો કે છે તો એ આપણને ઊંઘાડશે શું કયું તમને સમજે છે ને નથી આપણને ઊંઘા એને સમજે નથી એટલે બિચારો કે છે જો પણ આપણે તો સમજવું ખોટો કઈ કેવાય છે એમ સાચા છે બધા સરખા નથી તો ચિંતા કોઈ ની જતી નથી ને અમેરિકામાં ચિંતા બધા નહીં ચિંતા પારો ગણી છે અહીં તો ઓછી છે બિચારા માં અહીં તો આ લોકો ને ઓછી છે પૈસા કમાવાની ચિંતા ને એને જાળવવાની ચિંતા હા આવી રીતે ચિંતાઓ ત્યારે વીસ લાખ ડોલર દેખાતા હોય છે આપડા ઇન્ડિયા માં સલામતી છે અહી તો નોકરી ની કસારી સલામતી નહીં ઘેર નહીં પહોંચાય ઘેર સુધી નાતો હતો ગરીબો ચારે થઈ નું કે એટલે ચિંતા ચિંતા હોય છે તમારી માથે પડ્યા હોય તમારા દુખ મને આપી દો એમ કઈ દોશ આપી દો પછી વાંધો છે અને સુખ તમારી પાસે રવા દો પછી જોખમ કરું ભાઈ હોય તો આપી દે એક બીજા ને કોઈ લે નઈ ને એટલે હું એકલો આખા દુનિયા ના લેવા નીકળે છું સારા ચાલુ હોય આપી દે લે દુઃખ સારું આવો ગયા આગળ આગળ થાય બેનો પાસે આવ્યા છી બધા તારો સારો કરવાની ઈચ્છા છે બરાબર નાખો તને સારો ના મળે સતાવી દશા થાય તને સમજ પડી ને એટલે સારા ની તારે જરૂર ખાઈ ગુજરાતી નજીક છે જેમ તું એમનો સારો થારે સારા ની જરૂર તો પડશે તો પછી સારા તો થવું જ પડે આપણે જો સારા છે તો સારા થવું પડે જો અને મને તો નાનપણ કોઈ કે